અમારે મોક્ષે જવું થાય કરવું નીચે નથી જોતી હા એથી નીચે કક્ષા નહી આપતા પણ બીજું કશું જોયે છે દિવે ચક્ષુ દિવેક્ષુ થી જ્ઞાન થી સમજ પડે છે પણ તમારે સમ્યક્ત પ્રાપ્ત થશે એટલે વ્યક્ત થઈ જશે તમે પોતે જ છો ભગવાન પણ અત્યારે તો તમને તો શું નામ કેમે છે કે બધી મજા આનંદ આવે છે શું કરે છે હિરાલાભાઈ બરોબર માટે શું અક્રમ માર્ગ આપડે કેવી રીતે જાણી શકીએ અક્રમ માર્ગ એમને સમજવો છે દરેક જગ્યા અત્યારે વ્યવહાર અને નિશ્ચય બે જગ્યા ક્રમિક માર્ગ છે ચાલી રહ્યા છીએ એની વ્યવહાર માં અને નિશ્ચય માં બધે માર્ગ જ ચાલી રહ્યા છીએ અત્યારે એ તો તમારા જેવા જવાન જવાન સડે પણ એ સિવાય સડે તે શું જોઈએ લિફ્ટ જોઈએ અક્રમ એટલે લિફ્ટ માર્ગ છે ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ છે આપ બતાવો છો એમાં સમજણ પડે અમને તો એમાં પેલી કોશિશ કરીએ લિફ્ટ ના છે ને લિફ્ટમાં બેઠી જવા અને આમાં તો બઉ ટાઈમ લાગે એવું છે એટલે ક્રમિક માર્ગ તમે ચાલો છો ખરા પણ ક્રમિક માર્ગ અત્યારે એના સ્ટેન્ડ ઉપર નથી બાહ્ય ધર્મ ક્રમિક માર્ગ માં ખુબ ચાલી રહ્યો છે એ તમને લાગે એવું એ બાહ્ય ધર્મ તો ચાલુ જ છે બાહ્ય ધર્મ પણ અભ્યંતર ધર્મ ના ચાલે શું કારણ તમને સમજાવું તમને સમજાય એવું કારણ કવું ગપુ નથી મારવાનું ક્રમિક માર્ગ નો હોય છે એની કન્ડિશન હોય છે ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે કેવું હોય એવું જ બોલે એવું જ વર્તન કરે આખા બધા તમે તો આ બધા સંવર્ક થયું યુગલિક ના વખત સાહેબ સાધુ પણ એવા થશે એવું કહેલું છે ને ના એ તો મહાવીર ના શિષ્યો એવા થશે પણ મહાવીર ભગવાન હતા ને ત્યારે જે મનુષ્યો હતા મનમાં જેવું હોય એવું વાણીમાં બોલતા ને એવું વર્તન હા ગોસાળો જેવું હતું ને એવું જ બોલતો હતો એ તો સાહેબ મૃત્યુ વખતે બોલ્યો છેલ્લી અંત છે મૃત્યુ વખતે એક કરોડ બાકી તમને સમજ પાડું ત્યાંના જે તે વખત ના લુતા માણસ હતા ને એવી વાણી હતી શું હતું લૂપતા ચોર હોય બદમાસ હોય તે પણ કઈ બતાવે ખૂન કરવાનું હોય તો કઈ બતાવે મનમાં જેવું હોય કે મને ખૂન કરવાનું ખૂન કરી શકે છે એવું બોલે ચોખ્ખે ચોખ્ખી વાત હતી ખોટા માણસો ખોટું પણ મન વચન કાયા એકાદ ખોટું પણ સમજ અને સારું મન વચન કાયા એકાત્મ અત્યારે સારું મન વચન કાયા એકાત્મા તૂટી ગયું છે તૂટી ગયું છે આનો બેઝમેન ફ્રેકચર થઈ ગયું છે હું આચાર્ય મહારાજ ને કઉ પણ હવે થશે ધીમે ધીમે ધીમે રિપેર થશે પચીસો વર્ષ થઇ ગયા નઈ હા પૂરા થઈ ગયા એટલે હવે ધીમે ધીમે રિપેર થશે અત્યાર કઈ રિપેર થયું ખબર પડી ની ત્યાં સુધી આ ક્રમિક માર્ગ હેલ્પ આક્રમ માર્ગ હેલ્પ કરશે શું કરશે અક્રમ માર્ગ હેલ્પ કરશે હા બસો પાંચસો જ્યાં સુધી આ રિપેર ના થઈ રહે ત્યાં સુધી આ હેલ્પ કરશે ખબર પડી ની આક્રમ માર્ગ એ કાયમ નથી હોતો આ તો અપવાદ માર્ગ છે શું છે અપવાદ માર્ગ છે હા દરેક કાયદામાં અપવાદ ન હોય તો એ કાયદો કાયદો ગણાય નહીં અપવાદ હોય જ દસ લાખ વર્ષે ઉત્પન્ન થાય છે આના પેલા ક્યારે થયેલો આ અક્રમ માર્ગ ઋષભદેવ ના વખત થઈ ગયા તો સાહેબ ગણો ટાઈમ થયો હે ફરી ગયું હા પણ તે હોય લડીઓ લડાતી હોય તો પણ મોક્ષ થાય એ આક્રમ ન શું હતું અને બીજા એમના નવ્વાણું છોકરાને મૂડી નાખ્યા તો ભરત રાજા એ ચોખું કહ્યું નથી આ તેર મને ગમતા નથી આ લડીઓ લડવાનું મને ગમતું નથી ચક્રવર્તી રાજ જોઈતું નથી ભગવાન ને કે તમને હું આપ્યું તારે ભગવાન ના કહ્યું કે તાર કે થાય કેમ તારે મોક્ષે આ બહુ માં જવું છે આ બધા જવાના હું શું કાઉસે આ બહુ એવું જ્ઞાન આપીશું લાઈઓ લડતો લડાઈયો લડો તો પછી આક્રમ માર્ગ કોને મળ્યો ભરત ચક્રવર્તી પછી કોને મળ્યો નહી એ પછી ગયા અવતાર બધા એ બધા ચક્કરો માં ફરે નઈ તેમાં દસ લાખ વર્ષો ઉત્પન્ન થાય ને લખેલું છે કે અક્રમ માર્ગ દુષ્કમકાળ નો ઉત્પન્ન સોળ માં જીને કઈ આ ભગવાન થી છૂપવું નથી વસ્તુ આ તો આ તો જાણે અક્રમ માર્ગ માં પુરાવાની જરૂર નથી કારણ કે તમારું સોનું સાસુ છે ખોટું છે જ્યાં સોનું જ આપી દેવાનું હોય અને તે પાછું ટચ હંડ્રેડ હોટ ટચ નું નવાણ નહીં પછી પૂછવાનું ક્યાં રહ્યું મોક્ષ નો અનુભવ થાય બધા અનુભવ થાય પછી તમને નામ જાય સમજાય અને તેના માટે બાર વારવાનું નથી કેતો હું હું તો એક કલાક જરૂર કઉ છું શું કઉ છું થઈ ગયું પોણા થઈ ગઈ સમજ્યા ને કોણ મુક્ત કરી આપડે પૂછીએ કે સાહેબ આપ મુક્ત નું દાન આપવા આવે છે ત્યારે મારો ના કે અમે તો મોક્ષ દાન આપવા આવેલા છે જયારે જયારે જે વેસું હોય તેને આપીએ બી રસ્તો કરી આપીએ પ્રાપ્ત થાય વ્યવસ્થિત હતું આપણું જ્ઞાન શું કે ગમે તે કર્યું કોઈ પણ વ્યવસ્થિત હોય તો કરે ને કે નિમિત્ત છે આપડો ઉદય છે ઉદય કોનો એટલે એમાં એનો શો દોષ વિચારવાનો આવું જો હિસાબ કરીએ તો બીજ ના પડે બીજ ના પડે એટલે મુક્તિ થાય એટલે મુક્તિ થાય નહી